શ્રીમ નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ पर कीर्तन करता भगवान भगवना घबराया आर्तनाद प्रभु न काे जाए सुखदेव जी महाराज ने भगवा प्रेरणा थी छेरो बहु लायक छे आपे कल्याण करो तत्रा भवत भगवान व्यासपुत्र यदुयागा पटमानपेक्ष અલક્ષ્ય લિંગો નિલાદ તુષ્ટા મૃતસ્ત્રીમાં પરમાત્માની પ્રેરણા છે સુખદેવજી મહારાજ આવ્યા છે બધાને દર્શન થયા છે એમના વખાણ સાંભળ્યા છે આજે પ્રત્યક્ષ દર્શન થયા છે આ ભગવાન શંકરનો અવતાર છે રાજાનું કલ્યાણ કરવા માટે આવ્યા છે સુખદેવજીને વંદન કરે શ્રી શુકર જય જયકાર કર્યો છે સિંહાસનમાં વિરાજમાન છે જય જયકારનો શબ્દ રાજા એ સાંભળ્યો આ કુઘાડીને દર્શન કર્યું ઉદ્ધાર કરવા માટે આવ્યો મારા જેવા કામી અને વિલાસી નાગે આવા સંત જતા નથી પરમાત્માની પ્રેરણાથી આવ્યા છે મારું મરણ સુધારવા માટે સુખદેવજી મહારાજની પૂજા કરી છે સુખદેવજીના ચરણમાં વંદન કરીને કહ્યું છે હું શરણે આવ્યો છું હું સાતમે દિવસે મરવાનો છું અને સાપ થયો છેડો લાયક છે એને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે ગુરુદેવ મહાન સિદ્ધ છે આજીવનું કલ્યાણ થાય આજીવને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય રાજાના માથે હાથ પગારે અને તે સમયે શંખ ચક્રગા પદ્મધારી શત્રુઘ્જ નારાયણના દર્શન કરે હું તારું લેવા આવ્યો નથી હું તને આપવા આવ્યો સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે જેના રોમ રોમમાંથી ભગવાનના નામનો જપ થયો છે સતત નારાયણનું ધ્યાન કરવાથી જેનું મન નારાયણાકાર બની ગયું છે એવા મહાપુરુષ સ્પર્શ કરે છે તે ઈક્ષણે દર્શન કરે તો કૃતાર્થ થયો છે તારું મરણ મંગલમય થશે ભૂતકાળને ભૂલી ગયા ભૂતકાળનો વિચાર કરવાથી શોક થાય છે ભવિષ્યનો વિચાર કરવો નહીં ભવિષ્યનો વિચાર કરવાથી ભય લાગે છે વર્તમાનને સુધારો જે વર્તમાનને સુધારે એનું ભૂત ભવિષ્ય વધુ સદસુધરે હજુ સાત દિવસ હાથમાં છે મરણ મંગલમય થશે હું તારું લેવા માટે આવ્યો નથી તને પરમાત્માનું દાન કરવાનું સુખદેવજી મહારાજે રાજાના માથે હાથ પધરાવ્યો તે ક્ષણે રાજાનું કલ્યાણ થયું આગળની જે કથા છે તે બધી આપણા માટે છે હવે પરીક્ષિત પ્રશ્ન કરશે તે કથા પછી શ્રી ગોન શ્રી સરસ્વત મનુ ભરત વાસરે વાં ષ પ્રશ્ન ત્રુપો લોકરી તૃપ આત્મવિસંમત પૂછા શ્રોતુ યા જગદગુરુ છે કૃષ્ણનું વંદે જગદગુરૂ સદગુરુ તત્વને ઈશ્વર તત્વ એક જ હોય છે परमात्मा जीव पासे सद्गुरु रूपे जेन अधिकार सिद्ध थोड़े एवं सचिष्य पास सदगुरु जेने अतिशय भूख लगी है भगवान थोड़ू पावा જીવાત્માને પરમાત્માના દર્શનની જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ સદગુરુદેવ મળે છે માયામાં બહુ જોર છે માયા બધાને સંસારમાં ફસાવી રાખે છે શાંતિથી ભક્તિ કરવા દેતી નથી જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને તમે એમ કહો ભગવાનની કૃપા છે તમને કોઈ ચિંતા નથી વધારે ભક્તિ કેમ કરતા નથી અંકુલ પરિસ્થિતિમાં લોભ વધે છે હજુ થોડું ભેગું કરવું છે પછી જોઈશું જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને વધારે સુખ ભોગવવાની ઈચ્છા કરવી घर में प्रतिकूलता है हाया करे माया जीव ने बे रीते मरेकूल परिस्थिति में लोभ ने वसना वे भक्ति करने देती प्रतिकूलता में हृदय पड़े પરમાત્માના દર્શનની જીવને ઈચ્છા જ થતી નથી સંસારમાં મજા છે ભગવાનની શી જરૂર છે જ્યારે ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે સદગુરુદેવ મળવા સંતો અમર હોય છે સંતોને કાળ મારી શકે નથી કાળના પણ કાળ પરમાત્મા છે પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે એને કાળ મારી શકે નહીં તુલસીદાસ મહારાજ આજ પણ છે તુકારામ મહારાજ આજ છે સંતો વાયુમંડલમાં ફરે છે સચશિષ્યને શોધે છે કોઈ લાયક સચશિષ્ય મને મળે એને મને ઉપદેશ કરવો છે जगत्मा सद्गुरु सदगुरु दुर्लभ नहीं सदशिष्य दुर्लभ सतो सर्व का विराजेला जीव ने भगवान दर्शन में जारी इच्छा थाए तेरे सद्गुरु दैव ने मलवा बदा परीक्षित जीवा थीश तो ભગવાન આપણને પણ કોઈ સંતના દર્શન કરાવ સુખદેવજીને પરીક્ષિત રાજાએ આમંત્રણ આપ્યું નથી મારા ઘેર કથા કરવા વિના નિમંત્રણે આવ્યા છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે એને કોઈને જોવાની પણ ઈચ્છા થતી બોલવાની ઈચ્છા થતી નથી સુખદેવજી મહારાજ બ્રહ્માનંદમાં મસ્ત છે એમને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા જેને લંગોટીની પણ જરૂર નથી જેની દૃષ્ટિમાં જગતમાં કોઈ પુરૂષ નથી ને સ્ત્રી નથી જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે એવા મહાપુરૂષને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા સુખદેવજી મહારાજ તો વિના નિમંત્રણ આવ્યા છે જીવનો અધિકાર જ્યારે સિદ્ધ થાય છે અધિકારી સક્ષિષ્ય પાસે સદગુરુદેવ આવે છે રાજાએ જ્યારે સાંભળ્યું સાતમે દિવસે હું મરવાનો છું અંદરની આંખ ઉગડી ગઈ રાજાએ એવું માન્યું આજે જ મરી ગયો છું જગતનો સંબંધ જે મનથી છોડે છે એનો જ ઈશ્વર સાથે સંબંધ થાય જગતનો સંબંધ છોડ્યા વિના જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી રાજાએ જયારે સાંભળ્યું સાતમે દિવસે મળવાનો છું રાજા બધું ભૂલી ગયા ગંગા કિનારે પરમાત્માના માટે બેઠા છે ભગવાનની પ્રેરણાથી સુખદેવજી મહારાજ આવ્યા છે સદગુરુદૈવને શોધવાની જરૂર નથી સૂર્યનો પ્રકાશ જેમ સર્વત્ર છે સદગુરુદેવ પણ સર્વ છે ગુબળની આંખ એવી બગડેલી હોય છે ગૂબળ સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય છે ગુબડ સૂર્યનો પ્રકાશ દેખાતો નથી એ ગુબળના આંખનો દોષ છે સંતો આજ પણ છે સાધારણ માનવને દેખાતા નથી માનવ લાયક નથી આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠિકાણે એવું વર્ણન મળે છે પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે ભગવાન સમાન કોઈ નથી ભગવાનથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે वर्णन एवं आए भगवान करता सदगुरुदेव श्रेष्ठ एना कारण बतावे प्रभुए आ संसार की रचना एवं करी है बधा मन संसार फसायेलू रहे पुरुषन मन एवं बगड़ेलू होने स्त्री शरीर में सौंदर्य घास थे